પુસ્તક ના લખવા વાળા સમકીતું જોયું નહિ ના લખવાની સમકીત ની વ્યાખ્યા નું સ્પષ્ટીકરણ સમી જે દ્રષ્ટિ દ્રષ્ટા માં પડે તે આ દ્રષ્ટિ દ્રશ્ય માં પડે તે એમનો મિત્ર થયો દ્રષ્ટિ દ્રશ્ય માં પડે છે એનું નામ મિથ્યાત્વ નામ મિથ્યાત્વ અને દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે એનું નામ દ્રષ્ટિ માં પડે આ દ્રષ્ટિ જે જોઈ રહી છે એ બધું દ્રશ્ય ને જોઈ રહી છે અને આ દ્રષ્ટિ પાછી ફરી અને દ્રષ્ટા ને જોઈ લે તો સમકેત થઈ ગયા એ પોતાને પોતે પોતાને જોઈ શકતી દ્રષ્ટિ માં પડે એ તો આ પાછળ શીત જોઈએ પાછળ શું થાય શી દેખો એટલે દ્રષ્ટિ દ્રષ્ટા માં એનું નામ સંકિત દ્રષ્ટા શું છે તે તમને કઈ ખબર નહીં પડી હોય એમ નઈ આપડે સાચું ઊંઘ તો માણસ બોલે જો આપડે ગણીએ કે જાગા છે કે નઈ તો જરાક આપડે એમ લાગે નતો બેસી ને આ તો ઊંઘમાં બોલે છે અનુભવ ને લક્ષ તો એક છે પરમાર્થ સંકેત એટલે સંકેત કેવાય શું કેવાય તમારું શું શું રહે છે અનુભવ લક્ષ ને પ્રતિ છે અનુભવ લક્ષ ને પ્રતિથી તેવું રહે છે કેટલા વખત બીજું કોઈ મારી પાસે નથી એક સેકન્ડ પણ નિરંતર લક્ષ્ય જ રહે છે શુદ્ધાત્મા નિરંતર પછી ત્યાંથી શું રહ્યું બાકી નિરંતર લક્ષ્ય જ રહે પછી કર્મ શીધ બનશે માણિકલાલ છો ભૂલી ગયા છે ના હું ભૂલો નથી જેમ નાટક માં ભરતુહરી હોય તે ભરતુહરી નાટક બધે એવી રીતે આ માણિકલાલ નાટક બધે અને ભરસુરી અંદર ખાડા જાણતા લક્ષ્મીચંદ છું આ અંદર જાણતા શુદ્ધાત્મા છું આ જ્ઞાન વિતરાગ છે આ જૈન નું જ્ઞાન નથી વિતરાક આ વિતરાગ નું એનું આ જ્ઞાન છે એમાં ભેદ એટલો છે એટલે આ વિતરાક ધર્મ છે વિતરાક ધર્મ એટલે ગમે તે મુસ્લિમ આવ્યો હોય તો એને ધર્મ સમજાય આપણે કોઈ દક્ષિણી આવ્યો તો વેદાંતિ આવ્યો જૈન આવ્યો કોઈ ધર્મ ના વાળા ઉપાદાન તારે એમનું ઉપાદાન એટલું બધું જાગૃતિ રહે કે એક ભૂલ એમને જોવા માં જયા વગર જતી નથી કોઈ પ્રત્યારણ કરે છે કે તમારે કેટલા પ્રતિક્રમ કરે છે એક સમાય ચાર આઠ આના થયા ને અને આ તો સો કર્યું ને એક લાખ રૂપિયા કઈ રીતે પ્રતિક્રમણ નો અર્થ થયો જાણશો હે પારંપારિક રીતે જાણતા હોય એ અર્થ સાચો છે ભગવાન કર્યો છે કે પાપ થી પાછા સરસિય ને પાપ તો ભેબ છે એનું શું કારણ પ્રારંભિક પ્રવૃતિ પાછું પોક ની ઉપર છે ભોગવે છે આ પ્રતિક્રમણ નહી આ પ્રતિક્રમણ તો આને ક્રૂડ ફાર્મ કયા છે શું કયું છે ક્રૂડ ફાર્મ ક્રૂડ ફાર્મ બરાબર અને બાર મહિના થાય પણ એ દોષ ઘટ્યો વધ્યા છે આ તો એ સ્વપ્રતિબંધ કરે ની તો શૂટ ઓન સાઈટ નો ધંધો છે કેવો છે દોષ થાય કે સૂટ કરો તમે તો ભગવાન નું પેલું કહ્યું એ તો પોપટ નઈ શીખવાડ્યો તો તે બોલી જાય એમાં શું હોય ભગવાન નું ભગવાને એક નૌકાર મંત્ર એટલો જ સમજીને ગાવાનો કહ્યું માઘધી ભાષામાં બોલજો મોટો માઘધી ભાષા સમજીને ગાજો અને આ તો પોત પોતાની ભાષામાં કઈ લેજો પ્રતિગમ નો નહીં તો લોકો પ્રતિકમણ પામશે નહીં ત્યાં જૈનો પૂછીએ આપડે અહિયાં કે જૈન જતા હોય એટલે બોલાય સાહેબ અહિયાં આવો શું નામ થાય સિકમલાલ છે મારું આવો ક્યાં ગયા હતા પડકમણું કરીએ પડકમણું પડકમણું પ્રતિક્રમણ એટલે દોષ ને સુટ કરવો એનું નામ પ્રતિક્રમણ જે તમે અતિક્રમણ કરો બધી ઉપર અતિક્રમણ એ તમે અમને અમને ગુસ્સેથી જાગી જોડે અતિક્રમણ કરો ત્યાં પ્રતિક્રમણ થવું જોઈએ એવું કદાચ કર્યું કોણ ઠપકો આવશે તમને ગુરુ ગુરુ આપે દોષ તો અમે દેખાડીએ ખરાંત દેખાડીએ ખરા દોષ અને આપીએ ની તો અમારા ઠપકા થી તો માણસ જીવતો જ ના રહે એટલે ઠપકો જ કોઈ નહીં નહી તો અમારો ઠપકો આપીએ નઈ તો અમારો ઠપકો હોલ પાડી દે બધું હાથમાં હોલ પાડી દે ને હોલ પાડી દે બધું એટલે ઠપકો ના રહે અમારું વચન પણ હોય કેમ કયું ઠકો અમારો ઠપકો એટલે બધા પડે નીકળે નઈ નીકળે નઈ તો અમાર કઈ પણ હોલ પાડી દે તમે તમે તેમ બોલો પણ અમારી ઓપીટી ઓછી ના થાય પછી કામના જેટલી જ રે ટપકો ક્યાં આપવો પડે ટપકો ક્યાં આપવો પડે સુધારવાનો શું કયું ટપકો ક્યાં આપવો પડે સુધારવાના હોય તારે મારે કઈ તમને સુધારવા નથી મારે કપડા નવો દે નવી વાણી તમે માગો એ આપવા તૈયાર શું માગતો મોક્ષ ને જ માગીએ મોક્ષ ને જ માગીએ બીજું તો શું